માની બેઠો એટલી બાબતોમાં છૂટતું જ નથી એટલી બધી બાબતોમાં ચોટાણ એટલી બધી હોય કે નક્કી કરે આટલું આટલું પાકું છે પણ છતાંય ચાર ખુમાડ ફરાવીને જ જાય એ તમે ગમે તેટલું નક્કી કરો છ વખત બોલો એક ચિરતામાં રહો અને જ્યાં પેલું આવે તો ચાર ચીકડી પછી પછી જાય ચાર સમજીઓ ફરવાનું જતું નથી તેનું શું કરવું પછી આપણે જાગૃતિ રાખીએ તો એવું છે મોક્ષમાં છો હા તો કેમ નથી લાભ મળતો તમે તો લેવા ગયા હતા બાર તો મેળવાનું ગયા તો આવવું પડે શું આવવું પડે તો એમ કલ્પના કરીએ આવી ગયું તો બની છે પાસું એટલી મોટી ગેપ દેખાયા કરે હવે દેખાતી જાય આપણા નિશ્ચય અને વ્યવહારની ગેપ મોટી ને મોટી દેખાતી જાય હવે વધારે તકલીફ વધારે છે ને પેલા તો અર્ધજાગ્રત કે બેફાન અવસ્થા હતી ને ત્યારે વાંધો નતો પણ હવે જયારે નિશ્ચય અને વ્યવહારમાં બારસો મહિલા ગયા હતા પાછા જઈએ દાદા જઈએ તો આપડે મોક્ષું પાછા ફર્યા પાછા પછી પાછા બે થાઇ બે મહિલા પાછા બે થા એ દીકરી ના બધી ચાલ્યા હમ છે પોતે ચાલતો હતો ચંદ્રકાંત પહેલા જયારે બેફાણ રસ્તા એનો અફસોસ નતો હવે એ છે ને એનો અફસોસ બધા કરે ને હા પેહલા છે ને અફસોસ એ ચંદ્રકાંતો ને તમારે તમે બધાના ઉપરી જ્ઞાયક ભાવ તમારો અફસોસ કરે છે એવું ચંદ્રકાંત તમે તો તમે છૂટા ને છૂટા જ છે બધી રીતે અફસોસ જેટલા હોય તો આ પાછું આવવાનું આવું આ ચાલવાને બદલે પ્લેન હોય જલ્દી પાછું છે બે ત્રણ કલાક ધ્યાન માં શુદ્ધ ઉપયોગમાં રહ્યો હવે આવે છે હોય અને તારા વાત પહોંચે કેટલી મજાની ટાઈમ તારો સમજી ગયો છે રશિયા વાળા નાસ્તિક છે પણ એ આવી શોધખાળમાં પાછળ જ મંડ્યા છે અને એની ચારે બાજુ પ્રકૃતિ નહી ભાવે પણ તે સાથે ભાવે નિશ્ચિત ચેતન છે ભાવે મિશ્ર ચેતન વિભાઈ એ જ ચેતન છે પણ એ ચેતન ના હોય ચાલે ક્યાં ચેતનતા ચેતન ધરાય વપરાયા સિવાય ચેતન છે મેટર પણ એ સહેજ વપરાયા સિવાય એક ટપોય વપરાયા સિવાય વપરાયા સિવાય પણ એને આધારે તો ચેતન જ છે ને આધાર હાજરી છે હા હાજરી છે પણ મેટર કરવાની વાત મેટર પણ ચેતન એ વ્યાય નથી બંને બંને કોન્સેપ્ટ બેઠું કેતન જ વપરાય રહ્યું ચેતન વપરાય તો ખવાય પીવાય બોલાય વાત થાય એક પર્સન્ટે ચેતન વપરાયું એટલે ચેતન એમ જ રહેશે હાજરીથી ચાલ્યા કરે છે અત્યારે આવી ગયા પેલા ઘૂંચ પડેલો છે નહી પેલું જેવું છે એને હું ખબર આપવા માંગુ છું એટલા મના એવું કે છે अन्सियव कोईपणस कोई जगह टकर फूटी जाए फूटी तो तो जाए तोम प्रेम प्राप्त थाय परम प्रेम प्राप्त थाय बधे सुख पैदा परम प्रेम प्राप्त दरक दरक मनस जाए टकर मार्ड प्रयत्न करे कोईपणस मानस शास्त्री पास जाए તેને રીત ખબર નથી પણ એવી જેમ કે ટકોરી જોવે છે કે આ કોઈ જગા એ મનમાં કઈ ટકોરો મારે અને પેલું અંદર એને માટેના બધા પ્રયત્નો માનવશાસ્ત્રીઓ કરે છે એટલે મૂળ તો નથી પૂરતું પણ એની નજીક એ લોકો લઈ જવાનો પ્રયત્ન કરે છે મૂળ નથી પૂરતું પણ તમારી આપણી પ્રકૃતિને જોડાવી જોડાવીને જાગૃત કરીને બુદ્ધિ જેટલું થાય એટલી રીતે જાગ્રત કરીને જોવાનું અને જાણવાનું માનસશાસ્ત્રીઓ બધાને શીખવાડે છે માણસશાસ્ત્રી બહુ સરસ શીખવાડે છે અહંકાર પડે મળ્યા કરે એ લોકો ત્યારે ઝલક બધાને ઝલક તો તમને બધાને આવે પણ અહંકાર ને લઈને ઝલક તમને તકાય પકડાય નહીં બરોબર તેમજ છે નાન લેતા પહેલા પામે પહેલા હા કેટલી ઝલકો આવેલી હું સાય એને આયુષ્યની વાત સમજી બાકી વલનો એક માણસ કબૂલ નહીં પડે માનસ કરશે એ લોકો માને જશે તારા બીજા બધું બુદ્ધિવાદ છે હા એવો ના ધંધામાં અવહો ના વિષયો માં એટલે કે જાગૃતિ આખી જાગૃતિ તમારી જાગૃતિ હા એટલો પુરુષાર્થ તો કરીએ છીએ એ જાતનો પુરુષાર્થ કરીએ છીએ આવે તો વખતે એમ કે મારા મોમેન્ટ કે રિયલ માંથી કદર ખબર છે તો કોણ જોવાનું છે એ બરાબર એમને માટે કામ જ છે આ તો જેમાં જેને એમાં અસંતોષ રહેતો હોય તેને એમાં માટે છે અને આ એકલું જ સંપૂર્ણ સત્ય જેને કહેવામાં આવે છે બીજું બધું કોઈ કહેશે થોડું સત્ય ઓછું સત્ય જ નથીનાશ જગત માં ધર્મ બર્મ બધું તે બધું રિલેટીવ છે વિનાશી છે શું છે સત્ય વિજ્ઞાન ક્રિયાકારી હોય કેવું ભાઈ જયારે બાર જ્ઞાન તમારે છે માથા ભોળ કરવી પડે આજે બધા મોટા મોટા ધર્મ વાળા કેટલા બીજા મને આવું નથી દસ લાખ વસ્તુ છે આવી નથી બાર કોઈ જગ્યા ફરી અવરતાલ નહી મળે હા એ વાત આવે એ છે મછુરા થાય નહીં એની એ દીવાડવાની હશે હેલ્પફુલ એક માણસ કરી શકે ઉપાતી પાછી કશો ભોલી વાર નહીં એક અત્યારે માણસો માથે શું કઈ જય થઈ માટે કામ નું છે જ્ઞાન રસ્તો પછી આ વસ્તુ લાગે તારે એમ દર્શન મળે દર્શન થી લખી શકે એને એના માટે અભિપ્રાય લખાણનો એવો છે હા પણ ક્રાઇસ્ટ લખી શકે એમણે એક લખ્યું કે આ દેશમાં નથી કે આ દેશમાં તો એમને એમ જ કેવું પડે કે હું બોલું છું પણ તમે કશું કરવાનું નથી એવું કેસે ખરા કે છે ખરા અને આ કરે તો આ કેવા છે રામઢૂની લોક છે ધર્મ ક્યાં આગળ સંપૂર્ણ નાના બાળકો ડોળ નું બાળક ભણેલા બધાને પોસાય બધા એડ્રેસ થાય પહેલું નામ સત્ય સત્ય ત્યાં વાસ્તવિકતા હોય આ તો અમુક ટાળ એડ્રેસ થાય વાસ્તવિકતા સીટ હોય તો સ્ટેન્ડર્ડ થઈ વહેલો પામે દો એ કારણ કેચરો પહેલો એ પ્રિલિમિનરી રાઉન્ડ માં કચરો સાફ કરી આપે છે પ્રિલિમિનરી રાઉન્ડ છોકરા બધું તારે સત્ય વાસ્તવિક સત્ય બધું તારે બરોબર આપને પણ ભગવાન કે છે કોઈને વાંધો આવવો જોઈએ આપને પણ કે છે ઘણા થોડા નફો આવનારી ચીજ હોય તો ખોટ દેખાડે કે આગળ ખીતરી ગયો હોય તેના આજે આપડે ભય આગળ ઓક છેતરી ગયા પેલા હું વારંવાર કરી નવરા પડ્યા પછી બેહાડી કેવા રાખશો તમે બેસાડી એક રૂપિયો બધા પ્રયત્ન મેં કરી જોયા પાછું મારા જ્ઞાન માં તયજ પણ અનુભવ માં કેમ આવ્યું બધા પ્રયત્ન કરી જોયા ત્યાં આપવું જ તો અપાતા જ નથી જરૂર છતું નથી જગત છે બોલો માટે કોઈ આશા કશું કશું રાખવું નહી આશા આપડા વ્યવસ્થિત આપડે તો આશા રાખતા જ નથી ભાડકવું નહીં આખું અમદાવાદ કમાશન તમારા છોકરા રહી જશે એમને કઈ કે વાત નો કશું માલ નથી તમારી સહી જોશ છે કે હા અમે કબૂલ છીએ સમજાય છે આ કેટલા બધા થઈ ગયા આખા પાછા થઈ ગયા તો એ રાગે પડી ગયા ચેવા લાગે પડી ગયા સંસ્કારી હોય પુરુષ હોય ત્યાં સુધી શ્રીમંત હોય તો એ સંસ્કારી હોય કેવાના નહિ તો પૈસા ખૂટી પડ્યા ત્યાં છોકરા સારા રહેશે છોકરા લોકો ના બગડી ગયા છોકરા ખોયા ભલે લક્ષ્મી ભલે કમાયો શું કહ્યું તમે છોકરા કમાઈને બેઠા કેવા જયા છોકરા જઈને ગમે તેઓ થય તે